આવે છે હા દારૂ પીએ માનસિક તાણ ભૂલ્યો સમાવવા માટે આ વિષય ના સ્વાથી નથી વિચારા આ કસાયના સ્વાખીન હમ સર આધારે એટલે કસાઈ કેવાય છે શું કેવાય કસાય એટલે તે આત્માને પીડે એને કસાઈ કેવાય માન આ લોકો આપડે થાય ખબર છે અને એની પાછળ આપડો સ્વપ્ન ના સુખીએ તો સમજાય <buckets through the waters> પેલા કેટલા હતા धर्मोर धर्म धर्म करता मताग्रही बहुत આટલું બધું છોડ્યા સારું થયું સારું તમને ચાલી કલાક પ્રભા થઈ ગયા તમારો બધો રોગ સરસ રાખ દક્ષિણ બ્રાહ્મણ છે બાપુ એના મા બાપ ને અહી સત્યમાં બહુ સારા વિચારનાર છે મા બાપ બધા થઈ રહ્યા છે આજે બે વન નો છે કે ચોરાશી વન નો એવો છો ના મે તો રાજુ રાટી પાટી વચ્ચે ગયા હતા તેલા હા અને આ બીજા દેવાજ હા હવે એના વતન જ ને એના ઈ સત્તા એનોય મારા પાંદી દેવી પાકો માલન કે આપો લે કદી પણ બોલે કમીવા માને તો આપ્યું કેટલું દુઃખ થાય ત્યાં કરતો મા બધું ના થાય કેનારા મળ્યા નથી આચાર્ય કે તમે આ ટેન્ડર ના માલક તમે સે થાય ધર્મ કર્યો છે ડગો એક ધર્મ કર્યો મનુષ્ય ધર્મ ગાંગો લીયા મનુષ્ય મનુષ્ય આવો હોય છે એટલે પાછું ધર્મ આપડે જમ્ધ જ ગયા પાછું ધર્મ કેમ બોલે કે મૌનણ ઘડાના કે મૌન બોલવા આત્માર્થે જાગે તેન આખાંડતલરાજવી કારીમી રહેજો રાજવીનો બળ કારીમી પૂરી આઈ છે ચડ ચારાય ગર નસકલી જાય દાદા એ પસાર નથી મસ્કરી તંદર માથે પડશે ડાયા રહેજે પા નથી જોયો પણ હાજર થાય છે આ તમને ખબર પડશે હાજર થાય ખબર પડશે એ આત્મા છે બીજા રામ છે બરાબર છે તેની તેની આગળ લાખ મેળા ભર્યો જેમ જેમ નજીક આવે જો આત્માનતા રહી જાય આ આપ આપડે છે કર્મ અને ઊભે કર્મ ને આત્મા કરમદેવ કહેમા છે તે ખોટું નથી આ દ્વૈત છે તેના જે અધ્યત થી આવે ઘું લાગુ છે આખતો થયો બધા ભટકી ભટકી ને બધી વાતો કરે છે બધા વાળા બોલવું જોઈએ કે આ મારો પૂરો માણસ એવું બોલવું જોઈએ કાયદેસર નહીં તો તો બધા ઘેટા જતા રે બધા બહાર નીકળ્યા એવા પછી આગળ ત્રણ છે ધી મોટું મેદાન સહજ પ્રતિક પછી સહજ લક્ષી પછી વાળો એટલું અમારો ધર્મ ધર્મ વાળો એટલે અમારું ધર્મ માં તમારું ધર્મ વેચના ફોલો કર્યા કરે ફોલો કર્યા કરું ફરો ફરો તમાર મતલબ શું થાય છે ફરો કે મને ટેસ્ટ કરવારો નહી તને મત ભળી ફરો એટલે ફરો એટલે કે આની વાત ચલાવવાનું આગર બરાબર ચાલે કે જે સરખે ચાલે અને આર્ગ્યુમેન્ટ નહી કરવાનો આર્ગ્યુમેન્ટ નહી કરવાનો નહી કે બરાબર થઈ જાય એટલે જીતને કરને કા નહી कुछने काने का नहीं जेके का। उदा उदा उदा भूरा के चिन्ह का ब्लाइंडली फिर कभी बोले कि ये नहीं सही है देना देना दो जो बोले ब्लाइंड के बोलो के का ब्लाइंड ही फॉलो करो औरर मां आ तोनु छते औरर में पेट ले लेके દિમાગ તો બધા આખા જગત ના થઈ ગયા કાચી માર્યા નથી પણ સંસારી દિમાગ હોય છે કેવું હોય છે સંસાર ની પરીક્ષા દિમાગ તો બઉ સુંદર છે પણ દિમાગ ક્યાં વાપરે છે ત્યાં આગળ છે દિમાગમાં જે લાઈન છે અને બીજામાં લે આલે જેતું આજે આવારે કેતા આબાજી બે બોલો કે સર હમ ના રે ને આખો શરીર ને શરીર હલગાવી મળી જાય નથી કરોડ નબળા છોકરા કસરત થવાનું જવું છે કે નહીં જવું છે એવા નબળા છોકરા ની કસરત થવા હિમાલય આ સાધુવા છે બાળા ના એ ઉપાસ ઉપાસ બધી કસરત થાય પાસ નથી કરતા નહીં પછી શું પાસ કરવાનું એ પરિગ્રહ ની અંદર પાસ કરવાનું સંસારમાં આ તે તે જ્ઞાનથી ગયા છે સંસાર મોક્ષ માટે તે તે પરિગ્રહમાં રોય તેયે સુખરા દાદી બાજીયે તો અને તેને નીતે તેઓ અપરિગ્રહ સાદ્રી હયાં પરિગયે થોડી ગરે હે હે તો આ તો સંસાર રે જાય તે ઘરે ઘરે જાતા પરદુમય તે ચાલે બે કરવા જવું કરે મન નિર્બળ હોય તેને કસે જવું એવું કહી શકાય પરિગ્રહી સંપૂર્ણ પરિગ્રહી મહિલા પરિગ્રહી રહેલો પરીક્ષા પછી કોઈ છે વાર છે મન તો લોકો છે તો પછી બધું જય શ્રી કા ભાઈ અંદર ચિંતા તો થતી હોય આવે બધા મેરા થાય ગમે તેવો ભય હોય એમાં શું થશે એવો વિચાર આવે છે સામે તો નિરાશિત છે હાથ કાપી નાખે તો જુ જુદો છુ તું આ નથી તારા પગ थे। पर जो, जो हैं थे? <coughs> गया थे थे, देहमा देहमा थे? आत्मा नहीं? आत्मा, आत्मा थे। कर थे? हम समझे આપડે જે પ્રકાર નિર્બળતા હોય ને કસરત મોકલો પડે એ સંસારમાં રહી સ્ત્રીઓ પુરુષો રે વિચાર ના આવે સંસાર જ પડશે નહીં રેસી જ્યોતિર્તિ છે આપડે હિન્દુસ્તાલિંગો છે આ બધું જ્યોતિર્લિંગ આખા જ્યોતિર્ આ દેહલિંગ સ્વરૂપ નથી સ્વરૂપ નથી આ દેહલિંગ સ્વરૂપ છે શું કહે એવું શંકરાચાર્યૂળ ભાષામાં કેવા માગે છે કોનાથી લાખો છે તે કાચા જ્યોતિ ડેવલપમેન્ટ થાય એ શંકરાચાર્યાર જ્યોતિ છે સંચાર કરે છે કેદારનાથ પણ નથી જ્યોતિર્લિંગ કર્યું કે સ્ત્રીલિંગ નથી પુરુષ લિંગ નથી નપુસ્તકિંગ નથી દેહલિંગ નથી કપડાં વપરા એવું પછી જાલિંગ નથી કોઈ લિંગ નથી એ જોઈ ગયા આ દુનિયા દેખાય છે પ્રકાશ એવો પ્રકાશ આત્મા નથી એનાથી તદ્દન નિરાળો છે કેવો છે એટલે લોકોએ આ કલ્પના કરી લોકો કેટલા કચ્છમાં કૃષ્ણ દેખાય છે કૃષ્ણ કેવા કઈ એને જોનારો છે તો એ કૃષ્ણ છે આ જે દેખાય છે એને જે ધુઅત છે તે કૃષ્ણ એમ આ તો દ્રશ્ય છે હું છે દ્રશ્યો એ તારે સ્થિરતા રહેવા માટે તને ચિંતા ઉભા નથી હોય તાર કામ લાગે પછી અને મારશે લોકોને કેટલાક ના દેખાય છે એ બધું નૃત્ય દેખાય છે સાચા પડુ છે તા મીરા શું બોલ્યા હું કરું હું કરું એ મુક્ત એ બધા કે અમે જ વાણી યાર ભાઈ તમારું કામ જ નહીં જોવા એ તો આત્મયોગી આત્મયોગ્ય છે આકાશ પાતળ જેટલો જેને દેહયોગી છે તેના કરતા મનો બહુ થાય બુદ્ધે ના સંપૂર્ણ ટોપા બુદ્ધ ભગવાન માવી ઓળી ગયા હતા બુ લાસ્ટ લે લેર છે મન ના લેયર પુષ્પર છે આ બધા અમુક મનના લેયર માં રામકૃષ્ણ પરમુક મનના લેયર માં हम्म और राम सेठ ने पर हां انا رمل میں میں لیمہ تھا ہم کوئی بیٹا ہوا 아무 سامنے رام تیج ਜਿਹੜਾ ਤੇ ਸਾਧਾ પુરੁਸ਼ ਹਤਾ ਨੋਕਸ ਮਾਰਗਨਾ ਮਾਤੇ ਸਾਧਾ પુરੁਸ਼ ਹਤਾ ਤੇ ਉਹ ਕਾਂਗੇ ਨਹੀਂ ਪਾਤੇ ਐਟੀਕਟ ਨਹੀਂ ਐਟੀਕਟ ਨਹੀਂ ਜਿਹੜਾ ਐਟੀਕਟ ਸੇ ਤੇ ਇੱਕ ਖੈਂਤ पण ਧਰਮ ਨਹੀਂ ਹम्म ਨਿਆ ਐਟੀਕਟ ਸੇ ત્યાં એક ગેરંત પણ ધર્મ નથી તે દે એડિકેટર સામેની બાજુમાં તો સભ્યતા અર્થ થાય હે સભ્યતા અર્થ થાય સભ્યતા નહીં હા આ એટીકેટ બાહી દેખાવ આ લોકોની એટીકેટ છે બાહીયા બાહીયા આનંદ હા લોકો એટીકેટને અનો પૂછો આપણી આપણી એટીકેટ સભ્યતા છે હા પણ આ બાતી જે આપણે આ બાહીયા જા આનંદ બોટ કરેલી છે હા હતી બધી ધર્મ છે કેમેરામેન છે ને આ બધું ખોટું નથી બધું સંસાર ધર્મ છે ધર્મ માં કોઈ જગ્યાએ રમણ માં રામકૃષ્ણ પટેલ છે કચા કૃષ્ણમૂર્તિ ને સંભાળવા જાય બધા જાય છે પણ શું જ્યા શું આપડે કઈ કીધું આજ તું પોત છું કઈ કમારી તારી અમને કઈ તારી શું કમારી આપડે જઈએ સાંભળીયે બધું અને સારું છે હા એમાં જોયું પેસન મહાન ગુરુ છે માટે કામ ના આ દેશ માં શું ઘેર માટે છે કૃષ્ણમૂર્તિ કૃષ્ણમૂર્તિ તો શું કે છે આપડે તો પછી એલર્ટનેસ માં આવેલા છે હું એક્ઝેક્ટનેસ માં લાવું પૂરું થાય અને જમીન ઉપર જયારે બેકડે રસ્તુ લાગે પરીક્ષા લોકો પડી ન ન હોય હું બોલું છું હોય તો પચાસ નથી મેજિસ્ટ્રેટ પંદર મેજિસ્ટ્રેટ ને એ ભાઈ બે મહિના બે મહિના સુધી બોલતા હું તો આ એક દરેક ફરપટી જાય છે મતદાર મતભેદ એટલે શું અથડામણ કેવાય અથા થાય તમે આમ સીધે સીધા જતા હોય અને સમય ઇલેક્ટ્રિક લાઈટ નો હોય તો તમારે સમજવું છે મહી પુત્ર આવતો હોય આપડે શું કરવું છે કે પણ એ જાનવરો દુનિયા જાનવરો તો પારા કેવી છે તમે બધું સાચો આવતા કલા સુગંધી બધું સુગંધે સમજાય આ તો દાખલા ને પેલા પણ એવા મોડા ખબર જેને પડી જાય તેને પોતાનું એ જે છે ને થર્મો કેવું રાખવું પડે પોતાનું થર્મો રાખવું પડે ખબર પડી નથી પડે પૂર્વ રાખવું પડે પૂર્વગ્રહ રહીત રાખવું પડે પૂર્વગ્રહ રહીત થાય તો પૂર્વગ્રહિત રાખે પછી ભલે તમે બિદાડ એવાની જનુવા પૂર્વગ્રહ હોય એવું માની લો તો નથી એવા માનતો બીજી રીતે માને ઘટ ક્યારેવું પડે ના જવું પડે જવું પડે ઉભા એટલો બધો વિચાર નઈ આવે મને તલનું તેલ એટલું હોય દરેક દેશ ના દેશ માં બંગાળમાં હમ એ આ મંડી નાતો માજી થઈ કે સરી આ ફેર એ બધવાર માજી જે ચડે ને એ તો ટાઈમ થી જ વેચતો હમ બધારે બધી સાઈટ વેચતી બધી માતાઓ બધા બધી સાઈટ જય મનના લેયર ઘણું બધું ચાલે છે કેવું મનુષ્યો મનુષ્યો જે છે ને અત્યારે એક જ જાતના મનુષ્યો છે એવું કહે છે રે મનુષ્ય એક જાતનો ના પડે હોય એક જાતની ના પડે દરેકમાં જાતે જુદી કે જાતો જુદી જુદી હોય તો મનુષ્યના તો ચૌદ લાખ લેયર છે ચૌદ લાખ હા પાંચે બાજુ વસ્તી માં ચૌદ લાખ તો લેયર છે કેટલા લાખ લેયર છે અમા લોકો ધર્મ ને હી ધર્મ નથી ઉભા કર્યા બધો પાછળ ચાલે છે હાવ ખરાબ નહી જાય અત્યારે આશ્રમ તો હાવ ઉડી જ ગયા ધર્મ ની સ્થાપનાઓ થશે નવી છતી વાત થશે નવી જાતના વરસાદ આવી છે દુ યાદ ના લક્ષમતા હોય ને બધે मैंने जन्म आप कहता था। बाप वो तो के वो सारा था। के एक वो आप, सारो आप, वो करे के आप हारा बाप, आप <laughs> बाप वे बहुत चित्री છોકરા ને પૂછ્યું હતું અતિમાન એ પંચાવન વર્ષમાં પંચાવન વર્ષ